ए, आवो, आवो। मारा आओ, आओ, अरे खासम खास दिवस हो भाई तमने तदा ने खबर है आज आश्वी बेनो जन्म दिवस ते बदा आश्वी बेन ने हेप्पी बर्थडे कहजो આશ્વિબેન મજા મજા કરજો ખૂબ હરજો ફરજો અને મમ્મી પપ્પાને મોટા વડીલો વડીલોને શિક્ષકોને પ્રણામ કરજો અને એમની સાથે દ્રિવા દીવા અને ધીતિ પણ વાર્તા સાંભળે છે આવો આવો આજે તો હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઈશ્વર પરમાર ની આ વાર્તા છે આંબા કેરીઓથી જુમે ગામમાં મોટી વાડી સરપંચ હવે સરપંચ છે નાનજી બાપા આ નાનજી બાપા સૌના માનીતા અને બાળકો ના ખાસો કોઈ ના નહી એ લઈ ને બાપા બેસે ચોકમાં ગામમાં કરે સાદ એ હાલો છોકરા નાનજી બાપા પાસેથી કેરીઓ લઈ જાઓ કેરીઓ લઈ જાઓ છોકરા સાંભળીને બાળકો તો દોડતા આવે બાપા બધા બાળકો ને બોલાવે બાળકો ખુશ ખુશાલ બાપા ખુશ ખુશાલ આપવામાં કેવો આનંદ છે હે ને લેવા કરતા તો ઘણો વધારે હો ભાઈ આશ્વી બેન પણ એક ઉનાળે બાપા પીડ્યા બીમાર પહેલો ફાલ વેચવા ની બાપા નિયમ ન ચૂકે હો ભાઈ એમણે એક સવારે વાડીના સાથી સાથ દીધો સાથી નામ રામસંગ રામસંગ હતો નવો સવો જોકે ચીવટ વાળો ખરો ચીંધેલું કામ પૂરું કરીને આ બાપા તો દર વખતની જેમ એ વેચી નાખો ભલે બાપા ચોકમાં બેસજો વેચાઈ જશે ફડાકા બંધમાં હો આ બાપા સમજ પડીને કામની તમને રામસંગ કરોલો એ મૂક્યું ખાટલે નાનજી બાપા જાગતા જતા એમણે પૈસા જોયા એને લાવનાર નહી જોયો બાપા કે આવ રામસંગ વેચવામાં ભારે આનંદ આવે નહી પણ તને આટલી વાર કેમ લાગી રામસંગ કે વેચવામાં મજા શું પડે બાપા હું તો તડકે શેકાઈ ગયો અને ઘર તો આવતું આવે પછી તો ભાવ ઘટાડો એટલે સાંજ સુધીમાં માલ વેચાઈ ગયો બધો બાપાની આંખો ઝીણી થઈ ગઈ રામસંગ તો મુંજાયો બાપા એ કહ્યું એક અને એણે કર્યું કઈ બીજું થયું તે ના થયું થોડું થાય છે વગોવી કે વલોવી નહી ભૂલ ને સુધારી લેવાની હો ભાઈ ધરમ નું કામ જાતે કરવું સારું એમ વિચારી ને તો બધા પૈસા બાંધ્યા ધોતિયા છેડે ઘરના એ રોક્યા તો એ ટેકે બાપા પહોંચ્યા ચોકમાં એ પૈસા ઘરમાં તો વપરાય જ નહીં એમણે રામસંગની ભૂલ સુધારવા ગામમાં ફેરવો સાધ હલો છોકરા ચોકમાં નાનજી બાપા પાસેથી દસયું લઈ જાઓ દસિયું સાધ સાંભળીને છોકરા તો દોડતા દોડતા આવ્યા બાપા બધા બાળકોને નામથી બોલાવ્યા અને એમની નાની નાની નાજુ કથેળીઓમાં મુક્યા દસ દસ પૈસા દસ દસ રૂપિયા બાપા બાળકોને કેતા હતા કાલે આ કેરી વેચાશે બધા બાળકો તો ભાઈ ખુશ ખુશાલ થઈ ગયા ચોક પાસે બીજા વેપારીઓ કેરીઓ વેચતા હતા મોં ચઢાવીને એમની પાસેથી ગ્રાહકો ખરીદતા હતા મોં ચઢાવીને वेपारी ते बदारी सारी वस्तु जेने काम लगे वेची जोजो <laughs> तो भाई तीन मजा पड़ी ने चलो आज आओ ती काले हूँ तीज वार्ता कहीश भाई आओ जो।